કેમ કોણ ફરવા દેતું નથી તમે આક્રમ રોડ પર ચાલવાનું નહીં નઈ હાઇક અને જે કઈ હોય બધું આ કાલ માટે એક વાત બીજું કેટલા વાળા છે હું આટલો કબી છે એવી વાતો કરી બંધ થાય છે ભને જ નઈ નહીં ભને જ કેવી રીતે અત્યારે કોઈ બઉ ને એનો જોઈ લેખ મિશ્રી ના ભને એ થઈ નઈ લાઈટ માં દેખાય ના तब ना छोक छोपेम छोको कहूतू नहीं तो हमें क्रांति मै का અરે ક્રાંતિકારી જે વિજ્ઞાન હોય એમાં એવી તકલીફ હોય છે ને આ તો બસ હા તો વાત કરે વાત ભઈ ન હોય વાત ન હોય દેખાય દેવી લાગે એક આટલું આ તો રોગ ના થાજે જલ્દી આ તો સર્વાંગ રોગ થઈ જાય એ મોટા મે લીખી મોટા ભાઈ મોટા ભાઈ એ બોલ એ જગ્યાએ દેવીન પસા એ તે લે આદા આ ત્યારે રાત ના ટ્રેન માં વિચાર આવ્યો કેમ ચોપડ્યો પુસ્તક વાંચવા ને શું વાંધો તમે એવું વિચાર અમદાવાદ ઉતરી કુદરતી દ્રષ્ટિ એટલે ભોગવે એની ભૂલ ભોગવે આવું કલ્યાણ કરો આટલું ક્યારે પોતાનું કલ્યાણ થઈ ગયું રે તો કરી શકે આ બીજા બધા એમને પડ્યા છે ગુનેગાર અહીંયા આગળ તમને એમને જ્ઞાન નું નામ લખાય છે જે છે આપ આપ કઈ વિચાર વિચાર ધ્યાનમાં નથી પ્રશ્ન ના નિકાલ તો થવો જોઈએ કે મારે ફરીથી જ્ઞાન લેવું છે कारणों घा कर घेर थी मैराइफ ने मैं दुखें लागू राखे मैंने घनी लागू मैंने लगनी थी एम मैंने મને કોઈ એવું વ્યસન નથી અમારા તો નાના નાના માંથી મોટા પ્રશ્નો ઉભા થઈ જાય છે કોઈ મને વ્યસન નથી કશું જ નથી અને આ બધું નાની વસ્તુ જ આ બધું પૂછે જાય છે કારણ કે એડજસ્ટમેન્ટ લઈ શકતો નથી એ કે છે હું આપી શક્યો નથી મને મળે છે પણ હું પ્રેમ આપી શક્યો નથી મને મળે છે પણ પાછું ફરી વાળે છે ડાયું ડાયું પણ પાછું ભૂલ કરી વાળે છે આવી સમજણ છે મને સમજણે છે પણ છતાં મને થતું નથી એસી સર્વેય બેરિસ કરે ને ના તો બિઝનેસ કરે પોતાના થોડા ધંધો કરે છે એના સપ્લાય કરવાનો મટીરીયલ ધંધો છે એનો પોતાનો બિઝનેસ છે ત્યાં એ લોકો સર એડવર્ટાઇઝ છે એ લોકો જો થવાય છે એ લોકો જોડે પહેલા તો હતું પણ હવે એ લોકો સાથે હું કરતા શીખી ગયો છું એડજસ્ટમેન્ટ કરતા શીખી ગયો છું આ શીખાય જ રહેશે બરાબર છે આ સીધી જનેતે વિદ આવડી જાય જો ના કરો શું મારે મારે શું કરું જો તમને પે એમ સર એડજસ્ટમેન્ટ હોય હા હંકારડો આવે છે હા એ જ હંકારેશરી વાગે છે હંકાર લીમ આજે बहु है शारीरिक तकलीफी चिंता करे झगड़ा जी बड़ी बात મારે આ તો જોઈએ કદાચ મારે ગરપાંચ ઘર જાય છે મને હેલ્પ કરી એ કે કે મને ઘરે ઉતરે છે બરાબર પણ અમલમાં મુકઈ શકતો નથી અમલમાં મુકાન નથી યાર એટલે જાણવાનું છે સમજવાનું છે અમલમાં મુકાઈ રી અમલમાં તો જતું મુકવી એ બહુ હેડી ન દે છે મારી બડીયા મારી કે અમલમાં આવી ગયો એવું ના તો મારે શું કરવું કે તે મે શું કરું બસી લાગે પડી દે ક્યાં પરી દે ક્યાં કાયો ને એક તો ઉપર અને પછી છે વાંદરાગે પડવા કે ચતુરીઓ વાંદરા બીજે ગયું થઈ ગયું જે ખોસતો હોય કચરો બધા નીકળી જાય રાગે પડી જાય કાલતી ગમી ને કાલતી ગમ બહુ ગમું બઉ ગમું કાગજો કીર્તન ભક્તિ કીર્તન ભક્તિ કીર્તન ભક્તિ કરે તો દાદા જેવો કીર્તન ભક્તિ દાદા આવા સરોવર દાદા સરોવર દાદા દાદા કીર્તન ભક્તિ એમાં દાદા જેવો થઈ જાય મારે કીર્તન ભક્તિ કઈ ભગવાન દાદા નું જ્ઞાન ખરાબ છે આટલા સ્ટેજ પર ઉતરાય એટલું જ થાય કે અમને વાંધો ના હોય તો હુલ બોલતો અમને એટલું અમને એટલું જ થાય પડી શી નીકળી શકી સમજણ જોઈ લે નહી આપવા સમજાય લેવા તે સંધાયા જો ગんだйнаય આ સંધાયા જો ગんだય બસ ઓ તો રાજા પડી જે ચારે વિધિવિધિ કરી દી તારી તવાજેથી રાજા ના પડે જો તેયાની બાળવા લેક જો પી લે ચાલક કે મુઢા લોકો કાઢેરા છે મુઢા લોકો હા બરાબર બોલો પસ્તાતા અપને રિયલાઈઝશન થાય કે મારી પોતાની ભૂલ મને સમજાય છે આ લાગે પડી જશે હિમત ભાઈ પિત્ર પિડેક બાઓ અને પર કિડેક બાઓ કયા સકેવિશરગા સપિડેક બાઓ એટલે શું પોતે પોતેને પીડા આપે એ પોતે પોતેને પીડા આપે એ આત્માને પીડા આપે અને પર કિડેક બાઓ એટલે બુને પકડે છે પ્રતિષ્ઠિત આત્માની વાત આપી આત્મા ને પીડા આપે એમ કેવા માંગો છો પીડા આપે છે जुदा जुदा थे આપણી કે? નૌક નો સમજે સમજાવો નોકર તો આપડા આપડા મહાત્મા શું કે લોકો કેવારે નવ કર્મ છે આપડે બીજા કર્મ રહ્યા નથી ગયા નવ કર્મ ભાવકર ઉ આપે બીજ નાખે તમારું ઘર નવ બીજ ના નાખે એટલો ફેર તેથી ભગવાન એને નો કર્મ કરે નો કર ભરી રહી છે તને દિ થઈ રહી છે આ લોકો કરતા પતિ નથી અને બે હજાર ઉપર અહિયાં આગળ આવ્યા છે એટલે જેટલા ક્રોધ માંગ માય લોક આ બધા કર્મો છે તેમાં ક્રોધ માંગ માય લો છે અને બીજા બધા કર્મ છે ને પાણી પીવે છે તે નવ કર્મ છે અનેક જતના નવકર્મ છે પેલા લોકર્મ છે ને નવ નવ મૂક્યો પેલો નવ કર નો આમ બીજી રીતે લેવા જાઓ તો શું છે સંચિત નહિ પણ સંચિત નો થોડો ભાગ એમ કે છે સંચિત સાથે આ ક્રમો છે ને જે નાનારાયણ દસનારાયણ ગોહની અંતરાય સંચિત છે એમાંથી જેટલા ઉદય આવી એટલે એટલે નવકર્મદ કરે એ તમારું નવકર્મ નું ફળ ઉકે નહિ તમારા પેલા લોકો ના રહ્યો કરતા કર્યું અને આધાર આપ્યો એટલે કર્મ અને મેં નથી કર્યું એને નિરાધાર થયું પડી ગયું બાકી તમે કહ્યું કોને કહ્યું કે જે દ્વાર ના જોવા મારે એક વાત પણ મેં તો કર્યું ને આ એવો મારા અનુભવ માં આવતી મેં કહ્યું નથી બીજો પ્રશ્ન અવ્યાભાસ જે અવ્યાભાસ છે કોઈ પણ વસ્તુ કોઈ ચીજ એવી નથી કે ભાષા પીડા કરી શકે બધી તરકીબો નહીં એ અવ્યાભે કોઈ તરકીબ હડે નહી તરકીબ વધારે એના હડવાથી તરકીબ ધા અવ્યાબસ છે એને ભાઈ શું ડરવાનું શું રહ્યું એનું શું કેવા હાથમાં તમારો બીજો પ્રશ્ન છે એમનો પ્રકાશ છે એવો બુદ્ધાત્માપથ પ્રકાશ છે આ બુદ્ધિ પ્રકાશ કહેવાય શું કેવાય પણ બુ છે એનામાં ચેતન ભાવ હોવા તો કેવું ચેતન મિત્ર ચેતન પાવર છે એ પોતે પોતાને નથી બતાવી શકતી બીજા નોર્ષ पर, ना, आत्मा पर, पर न है। ना प्रकाश है तो संयोग सुख न संयोग वाणी न संयोग पर संयोगों આ દુનિયામાં આપડે ફૂલ સહયોગો એટલે મામા ભેગા કાકા થયા આપેગો થયો બાર ભેગો થયો ઝાડ ભેગું થયું પતરો ભેગો થયો એ બધા ફૂલ સહયોગો આવડી હાલી તે ભેગું થાય કઈ ગમા હનગમા ના ભાવ ના કરીએ એમ પ્રાણ ભાઈ કે આપણે વાણી ના થાય છે ના બોલવું તો બોલી જાય અને પછી કે છે નથી બોલું શું બોલી નતું બોલું બોલ્યો કોણ કોઈ ને આ તો મોડે તો એવું બોલું છું મોડે હું બોલું नती नती हा परीन से परसे नहीं समझो તમારી જુદા છે માટે એમાં એના દુર્લક્ષ એવો હોય એમ કહેવા માટે હા એમ જતા રહે વખત થાય એટલે જતો રહે આપડે અહિયાં મહેમાન આવ્યો હોય મારા ગાય ને કરીએ આવા જવાનો જ છે એને એ જાય ટિકિટ પકડો તો ગાય પડી દે કારણ કે યોગી જવાનો જ છે એનો નિયમ છે બધું લઈ લાવ્યો મારા માણસ ને દરેક માણસ નો સ્વભાવ એવો હોય કે ના ગમતી વસ્તુ આવે માણસ તો ક્યારે જાય એવું મનમાં હોય ના હોય ક્યારે આ ચડે જ નહીં કે જે પરાધીન સાધી નું હોય તો ફેર્યાય ખરા સાધી નું હોય તો ફેરિયા ખરા પણ પરાધીન વસ્તુ હાથ ગયા શું કામ છે ઉઠીને જતો રહેશે થઈ ગયા પ્રશ્ન પૂરા થઈ ગયા દાદા આપડી આજ્ઞા દાદા પણ તો એમાં પરાધીન ભાવ વિશે જાગૃતિ ન રહી पराधीन पास पर नही तो अटकूर्जिंग એક માણસ નક્કી કરે તો એટલે એટલું સુખ તમને આવતું બંધ થઈ ગયું અને તમારી વખત પકડે એટલે દખો કરવાની જરૂર કે તમે જોશો કે સ્લનમાં જો જાગૃતિ રાખીએ જાગૃતિ નો નિયમ એવો છે જાગૃતિ નો નિયમ એવો છે કે આ ભવ વખતે બીજા બીજા આગળના ભાવ નું કારણ છે ને જોડ જતું હોય તો ના રહે બહુ જાગૃતિ પણ આ ભાવ માં જયારે જાગૃતિ થઈ ગઈ છે એમાં દાદા જે જાગૃતિ કમ હોય જાગૃતિ કમ થઈ ગઈ ને ત્યાં જાગૃતિ મંદ બની તો એનું ગલન ઓછું કલન અટક્યું ને અથવા કલન ઓછું થયું थी। थी। थी। थी। पटी के गलन जो अटके गलन अटके गति ओ તમારે આવા સુખ છે પણ તમને ના અવારે કારણ કે આનાથી અભ્યાસ અવરોધ છે આગળ પરિવારે છેલ્લો પ્રશ્ન કકડાટ ના કરે સુપરવાઈઝ કયા કરે તેવું સુપરવાયા કરે એ તમારે દેખભાલ કરવાની બીજું શું કકડાટ કરવા કકડાટ કરી આપડે શું ખર્ચ જોયા હતા કકડાટ કરી હતી ના ગમતો મહેમાન આવ્યો હોય ને ત્યારે જાય ને તારે ખબર પડે બધી પ્રશ્નો બ્રહ્મચર્ય મહાવત સ્ત્રી પુરુષ નફો રહે છે અલગ અલગ હાથ વાળા છે મહાવત માં લીધું બ્રહ્મચર્ય મહાવ્રત માં લીધું નો કસાય માં નો કસાય લીધું મૈસુર ને સંજ્ઞા મહાવી પછી આગળ આગળ આગળ વાંચવા સંજ્ઞા સંજ્ઞામાં લીધું સંજ્ઞામાં અને બ્રહ્ચર્ય વેજ બે મિશ્ર ની બધું સામતા છે બે ને સગાઈ ને હોય ત્યાં બ્રહ્મચર્ય ની હોય તો બ્રહ્મચર્ય ના ભાઈ પછી બીજો પ્રશ્ન મહાભ નવ કસાય ત્રણેય રાખીને સમજાવો મહાભર્યુ નવ કચાય એટલે નહી નવ કસાય એટલે આ ભાઈવેદુ છે જ્ઞાન બંધન ના કરે એનો કસાય અને અજ્ઞાની બંધન કરે જરા ગમત કરે ખરા મશ્કે કરવું અને અજ્ઞાની સાથે એમાં મશ્કરી રૂપ જ આવી જાય એટલે નવા કરાય સમાય સમય દુઃખ પહોંચાડવાના વેદ જ્યાં સુધી હું આમાં છું ત્યાં સુધી વેદે જાણે થયો હા વેદે વેદે એટલે પોતે થાય ભગવે છે અહંકાર કરીને પણ ભગવતો નથી વિષય વિષય ને ભોગવે છે એ એક વાત છે અને બીજી એક વાત છે કે અહંકાર પણ ભોગવતો નથી ખાલી અહંકાર જ કરે છે કે હું અહંકાર જ કરે ભોગવતો નથી અહંકાર કરો ને પણ વિષય વિષય ને ભોગવે છે તો વિષય અહંકાર વિષય નથી ભોગવતો અહંકાર વિષય અલગ જ છે સાવ है सूक्ष्म जवाबदारी आज आप कही नहीं करव कह मतलब है मैंने हेमंत नुकसान थवाई मे कोई कहू के नहीं नही करो को आम नही करो नुकसान कहसे तेना नहीं छूटा वकीन करने तेना चतु समझ तेजा हेमन जुदो खाए तो हेमन जया कर હેમંત ને કેવું તો કઈ રીતનું કરો કે ભાઈ આ કામ કરો નહીં જુદા મારી નામ મગમાઈ ગઈ નદી રીત ખોરા છે નર્સિક આ તો આપણને પોતાને ખ્યાલ આવે કે આપડે નીજા ના કાહ્યા ના થાય એક કલાક જ્ઞાનીઓ નું ના થાય ને જ્ઞાની માટે હોય તો જાય બરોબર પછી અથા માંથી પછી રહ્યા બધા કદાચ રહ્યું તે રહ્યું સંપૂર્ણ ક્યારે જાય જ્ઞાનીનાથંકર ની હજી માં ક્રમિક ના જ્ઞાનીઓ તો હાજરી માં જાય ક્રમિક ના જ્ઞાનીઓ ને તીર્શંકર ની હજી માં જાય आपने चाहते पर में अपने आज ज्ञान है कृपाणु दादा भाइय अंदर साता से कृपाणुदेव कहते भाइयुदेव पड़ी भाइय चिंता से कहा ઘણી મા આઠ ના રહ્યા અહંકાર પાંચ ને આવ્યા તો હાથ ના રહે છઠાયા સો ના રે પણ આપડે બધું જ ગયેલું છે એમના અક્ર વિજ્ઞાન ને એને એમને તો આપને જાય નઈ અને પરમાત્મા પ્રશ્ન પૂછે ને આપણે પ્રશ્ન જવાબ ના આપણે કોલ ઉકે આપણે મહાત્મા કહે છે મહાત્મા આપી જન્ને આવી દાદા ના સાંકડું નથી <sat> <tud Clark -tune> આ વર્ધ કોઈ પણ પ્રકાર સાંકળું નથી આપડે સાંકડા આ બધા બધા જુદી જુદી છે ને તો બધા અમાઈ જાય એવું એક માસ જેવી રીતે અને એવું નક્કી કરે એવું આ ડિઝાઇન આવી હેવી નથી બધા બાંધા એના હોય ને એવું કે ભાઈ પૂછો આપનારો કોણ અને